ગુજરાત માં તમે ગયા તે પ્રતિબંધ થઈ ગયા નથી જેમ તેમ આજ્ઞા પાડું તેમ તેમ થતું જશે અને ભૌતિક પણ આત્મા સુખ છે આ ભરી આત્મા પણ અને અંતરાત્મા અને પરમાત્મા ઇન્ડિયન ગવર્મેન્ટ કેમ ઇન્ડિયન થઈ જાય આ બધું ફાયદો નિકાલ કરવાના ફાયર નિકાલ થઈ ગયો હોય તો ધ્યાન ગયા કરવાનું અને ફાયબલ બધી નિકાલ થઈ જાય ખાસ જરૂરિયાત બતાવું છું ને આ જ્ઞાન ભર્યા પછી પેહલા જ્ઞાનીઓ કહી ગયેલા અત્યારે હું પડી રહ્યો ને બધા અહિયાં આગળ આવે હું કરી આપણે આપડે પાસ આવ બીજા તારી દસ અગિયાર બાર જોઈ જાય પાકિના દાદા નું દેખાવું જોઈએ જેનું નિધિ દાસન દેખાય તેમાંથી આપણને પ્રાપ્ત થાય એક સે ઠીક આ થાય ચા દેખાડું તે અને મનમાં પોતાના આત્માક્ષ ભગવાનને એક સુધારના સુધારના બોલા આ દેખાય સુધારના મે બોલા રાત્રે ઊંજેને બતા આપનું કામ કરી રત સુઈ જવાનું તે સુધારના બોલ બોલ કરા કે સુધારના બોલા હું કોણ આવું કોણ ભાઈ કે કોણ આવું કે આ વૃદ્ધતે પાદની માં આવતા કે હું સુઈયો કોણ સુધાર બે કલાક માંથી રાત એનું તમે ડાકર હોય ફળ આખી રાતું છે હવે આમાં બુદ્ધિ માંગા બુદ્ધિ કેવી રીતે માણસ હતો ભાઈઓ તો ભાઈઓ ભાઈ મારે સારા જેવું લઈ વાર શીખવાય કરે છે ભાઈઓ ગયો બુદ્ધિ થાય થયું થતા મારા પિતા ભાઈ પણ કહી દ આગેરાત નજે આજની રાત અમારે દાદા ની આજ્ઞામાં રહેવા દે કઈ એટલે તબે રેવા દે બાકી બુદ્ધિ એ બધું રહેવાનું એવું કહેવામાં આવે दाखला सही समझा चंच ક્યારે ખાય યાદ ના આવે તો કશું હોય યાદ આવે એ નહી સમજો એ વિષય યાદ આવ્યા કરે એને ખબર આવે આપણે દબાઈ ડબાઈ કરીએ તો યાદ આવે આ ક્યારેઓ ખાઈએ ત્યારે યાદ ના આવે છે બંધન ક્યારે થાય યાદ ભાઈ તો જશે આપણને બધા ભાઈ બંધ મનમાં એમ વિચાર થયો આ ભાઈ બંધ બંધ કરી છે તો આપડે એકદમ રાખીને छता याद तो याद आंदी में बंद करी संबंध ના ભાઈ તો આવડે ને બધાને ધીમે ધીમે ભાઈ બંધ ઓછી ના આવડે ઓછી મિત્રા કરી નામ સુશું ગુણો તપાસ કરવા બીજી બધું તપાસ કરવું સિને ધોવાલાયક છે બોલ્યો એટલે સિનેમા યાદ આવ્યા ત્યાં બોલ્યો બંધ થઈ જાય બરોબર અરે આજના વડે કશું યાદ જ ના આવે તને હમદ પડી ને આજના પત્ની કેવા હતા ખાડો ખોડે ખાડા માં કાથ ચાલ આમ તમે તો ના કર ના પહે ઝે એટલે ઝાડ ના આપે એટલે જતો રે પાક પછી આ મોટી મના થયો પછી કોઈ આવશે નહીં એટલે પેલા ના મને ભય લાગ્યું સારું વાત કરી છે પછી ના આવે તો હું રહી કરું ક્યાં એટલે કવિતા પચી વ પછી કબીર સાહેબ કર્યો આ બપોરે બાર વાગે કઈક બધો જવાનું કોને <mata> કે દીવો હા દીદી બે હાથમાં બે દિવાલ અમને દીવો માગ્યો તો બે હાથમાં બે દિવાલ અને પેલા આમ એ કરે છે ભણે છે તેની પાસે એનું ઘર આવ્યો ભાઈ દીવી હોય ને એ રીતે ઘર યો કભી સાહેબ નઈ પેલો પૂછપુછ બઉ થઈ જગ્યા છે આવી મહિના છે બે દિવાળી આવ અને બીજી દીદી હોય ને ફૂટલી જ છે કે દિવાળી ચપોર ચપો કઈ લાવે તો નહીં ઉઠી જ ચપોળે ના પાડી મળે એ ના મળે અત્યારે બોલી જ એજ દીવો મગાવ્યા તો બે દેવા ના પછી દિવે તારી ઉભા રહ્યા હું એમ નહી ક્યા હતા દિવાલ આ છતા મળે તારે જીવન ભગવ બહુત મે શું થતો છે બહુતમાં અર્થ શું થાય અક્કલ વગર ના ઉઠાય માગા જેવો માગા જેવો અક્કલ વગર ના એવો અર્થ કરી શકાય એવો કરી શકાય ડાગા ડાગા કરતા ભારે છે કોઈ કામ ના હોય કોઈ કામ ના હોય હા કોઈ કામ ના ના બહુ જગત ના જનો ઉવાળા હતા ને તમારિયા લેના દે હ કરુણભાઈ બધુ જ છોકરાય નો ત્યાંથી પહેલી જતી નથી મોટી પડી પહેલી દાદા ના દેખાય છે मेल ने, ने, ने, ने करत नहीं। <laughs> तो मेलने पूरो शब्दा आप पूरवार कहो जो नहीं। ते और से समझाओ क्या समझा मेल ने पूल ने पू् नो उदाहरण सहित अर्थ समझाओ કેતા નો દાદી નો જુવાનો પૂરો હોય ને ચોખ્ખું થોડું આમ કહ્યું થોડું આમ કહ્યું તારીખ ઓગણત્રીસ પાંચ ત્યાંથી મહાત્મા અનુભય ને ત્યાં વડોદરા સવારે में में वकील हो तो आवे आई ने कती कूदरती वकील દુઃખ થાય ત્યાંથી ચારે ભગવાન કોઈને ત્યાં દુઃખ થી દુઃખ આવ્યું દુઃખ જ નથી દેવું ભાવ છે અને કોઈને દુઃખ દેવી જાય જાણે પ્રથિમ કરે એટલે સુધી જાય ક્યારે માટે દુઃખ દેવાનું આવે માલકી ભાવે એ દુઃખ છે માલકી ભાવી નો બીજી પછી એને બનતા હોય માલિકલ શું ધંધો કરી ભાવ કરવા ગયા તો માર ખાધો માલિકી ભાવ કરવા ગયા તો માર ખાધો માલકી ભાવ ને લઈને બાકી અહંકાર માલકી ભાવ ને લઈને ક્યાંક જમી લો મગજ પ્રાંતિ માં હોય તો બોલાવી ચાર પાંચ રૂપ છે કઈ વાગ્યા સુધરવાજ લાગ્યું તમને ક્રોધ ને માટે અને અહંકાર ને માટે હું શું તો હું પૂછી શકું ને લખેલું હોય તો લખેલું હોય તો હું પૂછી શકું લખેલું કઈ ભૂલ નહીં પણ ચાર પાંચ છે એવું થયું ચાર પાંચ જગ્યા મને ના હોય તો કેમ રહે મારે પૂછવાનું હતું એમાં આ પ્રમાણે પૂછવાનું કે ના કેવા ભેરભા હોય સંયમ માં નિરંચર સંયમ માં કોઈ સાધુ સન્યાસી સંયમ ના હોય એટલા સંયમ માં સંયમ સંસારમાં રહેવા એટલે તમને મેણામ પામ્યું દેશ ના આત્મા દુદો કોઈ સાધુ નો કર્યો આખા આખા ગુજરાત માં એક સાધુ ગુજરાત માં નહીં રાજ્ય એક સાધુ ગુજરાત કસાઈ જાય નઈ અને દાડો ભરે તમે આમ તો ઘસાય ગયા ઘસાય જાય નમસ્કાર આધાર્યો નથી ભગવાન તમને ખુ ગુરુ કયા ગુરુ એ નહી ગયા ગુરુ ગયા બે ના તોે મનમાં જાણે ખરો કેટાય એ હા દોરો દોરો છે બોરો એક દોરો છે સાંધવાનો દોરો કસાઈ છે એટલે કાઈ છે તો કસાઈ જો નથી આવતી ક્યારે સખાઈ જતાઈ ગઈ છે કંત કસાઈ જ ન રદલા દોરો છે હા હે ઇત પરિયે હવે હા આ આદમાનના દોરે છે તો હે બસ કાઈ જ નથી સાહેબ કલાક માં પસંદ કરવી લીધું નહીં કસાઈ છે એ તો તમે તપાસ કરી જોવા માં આવેલા મારી કદાચ ભગવાન कसाय साधारण औपचारिक नाचित कसाई कसायर अनंत वाले तो पी आत्मा ज्ञान दृष्टि नो प्रकाश आत्मा निरंजन निराकार शुद्ध स्वरूप शुद्ध स्वरूप परं अन ज्ञान अनंती मे के नड़े शुद्ध स्वरूप आत्मा ज्ञान अनंत ज्ञान और अनंत वीर्य पद थे नुद्ध स्वरूप शुद्ध स्वरूप आत्मा ज्ञानी शुद्ध स्वरूप न आत्मा ज्ञानी अनंत वीर्य અનંત જ્ઞાન બીજું શક્તિ અનંત શક્તિ અને આનંદ આનંદ થઈ ગયું છે અનંત જ્ઞાન દર્શન અનંત જ્ઞાન અનંત કીધું ને તમે અનંત જ્ઞાન બીજા હવે તમારો અનંત જ્ઞાન અનંત બુજ નો ટેસ્ટ કેવી રીતે કહી શકાય આનંદ જ્ઞાન પ્રદૂષણ નો ટેસ્ટ અનંત સાહેબ એ કે છે કે અનંત જ્ઞાન અને અનંત જ્ઞાન સ્વરૂપ સ્વરૂપ ઉભું થઈ જાય બહુ જેનામાં ના હોય એનામાં ઉભું થઈ જાય હોય ને તેનામાં અનંત જ્ઞાન ની વ્યાખ્યા શું કરી શકાય અનંત ગ્રેયો જાણવાની જેમ શક્તિ છે એ આનંદ જ્ઞાન તો આનંદ જ્ઞે સમહ સર જાણવું હોય તે જાણવું હોય તો ખબર પડે એમ કે છે બધું ખબર પડે કેમ ના થાય અને બધું ખબર પડે એટલે કેટલું રહેશે ને બધું કેમ ના થાય જ્ઞાન ની બધી સત્તા છે એટલે અત્યારે કોઈ જ્ઞાન નઈ ને એવું નથી અત્યારે અત્યારે કોઈ આ મહાત્મા નથી ગયું કેવળ જ્ઞાન કેવલ જ્ઞાન નહીં અનંત બીર્ય પણ અનંત કેવળ જ્ઞાન નથી થયું એટલે અનંત બીર્ય પણ નથી એટલું કમી અનંતીર્ય પણ એટલું કમી अनंत ज्ञान बीरिया गो मात्मा हो आनंद ना आनंद ज्ञान आनंद ना बा रहे સ્વરૂપ નું અમે જે છે સંપૂર્ણ ચારિત્ર ના વર્તે જ્ઞાન દર્શન વર્તન ચારિત્ર નું ચારિત્ર અમને વર્તે ચારિત્ર વર્તે તે પણ આવું ચારિત્ર હોય દુનિયાની સારી ઈચ્છા અત્યાર માં અને આપણી સામે આવનાર નું પુરુષ ચિત્ર પણ એમ બધું સ્પષ્ટ થયેલ જે સીતાબધી જોઈએ આપની સામે કોઈ આવે તો એનું કે નહીં ચર્ચા મારા સુધા બધા પડી બધા પરિણામ દેખાય બધા માળા દેખાય બરાબર છે બરાબર સંસારીક પરિસ્થિતિ છે એ બધું ખબર પડે હા ત્રણે ધર્મ જે આપને ખબર પડે આપડે અહી મુક્ત થઈ ગયો અહી મુક્ત થઈ ગયો મારી મારી નાખે ભંચેરી બગડી પછી આપને કેવળિયા નહીં અને અનંત સિદ્ધિ નહીં આપને પોતાની પણ નહીં કેવી રીતે એટલે આપને મન ના પર્યાય બધા દેખાય પર્યાય બધા અમને દેખાય એટલે તમારા મન ના પર્યાય દેખાય બીજું બધું ના દેખાય છે અમારી સમજ માં આ તો કેવળ જ્ઞાન જ કેવાયગ્રી ઓછું કેવળું ચાર અંશે એક કલાક માં બઉના પ્રતાવ ચાલુ થયું કાલે આવી ગયા તું તમે જ્ઞાન નો દિવસ હતો જ્ઞાન નો દિવસ માં વરવા દે છે નથી તેની વાત વજન જ થઈ ગઈ છે વાંચનાર ભજન જ હોય તો બધા લોકો શાસ્ત્ર સાધુ જૈન ના સાધુ વાંચી છે ના વાંધાય બઉ મરણ શક્તિ નાખે સાહેબ જે કઈ બોલે તે બધું દસ થી દ્રષ્ટિ બદલાય ના હોય ત્યારે ભયજન કરી નીકળી જાય આપણે શુદ્ધ જ છે આપડે શુદ્ધ જ છે માન્યતા ક્યારે આપડા હાથે ચોરી થઈ ગઈ ભાઈ એ માન્યતા ના બદલાય શું કયું કારણ ચોરી કરનાર આત્મા ભાગ નથી જુદો પડ્યા પછી પોતાની શુદ્ધતા ના બદલાવી છે મારા હાથે આવું કામ થયું આપણે હાથે થયું નથી ખુદગલ નું થયું શું થયું ખબર જોઈએ પોતાની શુદ્ધતા ના બદલાય એ શુદ્ધ ઉપયોગ અને બીજા ના શુદ્ધતા જુએ તે શુદ્ધ ઉપયોગ ઉપયોગ એ ભણતો નથી એવું માનવામાં જયારે આવે એટલે કરતા નથી એમ માનવામાં આવે ત્યારે શુદ્ધ ઉપયોગ કહેવાય માનવામાં આવે છે ને તમારે એવું માનવિત પાછું એવું ભીત આપણે થાય છે એવું છે ભીત ના જેવું લોકો ભીત તમારે જીવ કે જીવ છે ના એવું નથી ભીત જ છે તમે મારું ક્યાં નુકસાન કર્યું એ શું થતું ન્યાય ન્યાય છે અને પછી ચા હતા અમને આવું નુકસાન કરો તમે અમાર સુધી ન્યાય હતો તમારો તમારે શું ભૂલ હતું એવું તો બધું કર્યો જે બન્યું એ ન્યાય ન્યાય ખોરવા જાય વિકલ્પો કરતા તમાર ભગત ચાર આખો ક્યાર ભાઈ છે જલેબે ભાઈ છે મારે એ નથી રાજ્ય કરે એટલે જોવાનું વિશેષન નો ગુણ વિશે મિત્ર ભાવ પણ આપી રહ્યું છે રાષ્ટુર નથી રાગેશ એટલે રાગુ એટલે રાગ વધી જાય ખરો રાગ ઘટી જાય એ ગુરુ લઘુ કહેવાય રાગદ્વે વધી જાય ઘટી જાય ક્રોધ વધી જાય તો ઘટી જાય નહીં બરોબર રહ્યું છે જ્યાં સુધી જ્ઞાન પ્રગટ થાય નઈ ત્યાં સુધી વધે નઈ મહાન અંધેરી બંગલામાં રહેવાનું છોકરા સાથે માયા હરે નહી ઘરમાં બંગલાય મકાનો બધા પછી હરે નઈ ત્યાં સુધી બુદ્ધિ ની કસરત છે અનંત ગાજ થી આ લોકો કસરત માં જ પડ્યા પછી કે છે આ ના ખાજો તે પુત્ર ની રમણતા નું જ્ઞાન છે ગાયન છે અને આ ખાજો તે પુત્રની રમણતા નું ગાયન છે બધા રમણતા પુત્રની રમણતા નું ગાયન